ન ન સારું છે ત્રણ ગારા થઈ ગયા અત્યારે તારા <player> માટે <laughs> <proclaimed absorption> <novelty> <permite> <bit> તમારું તો કશું છે लाला इते बाहेर वागे पाजे लल्लीया गीवे दादा ज्याजे टाइम मले ने तो बदा फॅमिली ने फोटोस पडावछ એટલે आप ज्या तयार थाबो खूप सुंदर खास करीने कुटुंब न बदा पहला हा बा साथी पछि कुटुंब मी इंडो लेलो आणि आपतो कुटुंब मी राक्षस जोडे हा અપ તો કુતર પાછળ ઉપાય હોય અને બધા કુતરાને બેઠા હોય ઘૂંટાવ દીધો. હમ તો પછી બધા આપણે હાથ ઊભો. હા બધા ડાય. બڑا કોમ્બિનેશન થઈ જતું. હાથ ઊભો ભેજી પ્રોસેસ થાય. ત્યારે બડા ડીએમ મે ગરનો દીધો તો મેલાસમાં કે કેમ ઊટો કુતરા આવે. એટલે બધા આપતો કુતરાને મેલાસમાં ગુરૂપમાં થઈને બધા બધા ઓટોમેટિક બધું કુતરે ભેગા થઈ गेला છે. અને વ્યવસ્થિત કે વ્યવસ્થિત કે બધા જ એકાદ શું લગ્ન ની મસ્તી હોય એ જુદી બધા થોડી ચાલીએ સ્નાન કરી જ પરમાણુ એવા છે એટલું મોટું થઈ ગયું ઓછા પણ અહીંયા આ કેન્દ્ર બની ગયું શણિયા અને હેમાદ કોને કહેવાય Vai expelled je... mi so ca? Aracullenaz. Après mu humana... The Ponades vajta Kaopini asked after all your bad ideas. eday. There's another Teraz, right? That is a forsake. Next itu? No.、「Today Diplom Occamcha Kaopini, aras grillik・・・ દુનિયા આપણી તો બધા વગેરે ચંદુભાઈ માલિકી વગર ના માલિકી વગેરે ના આપણે પોતાના ઘરમાં બે ए रे तेरी मजा आवे तेरी <laughs> मजा आगे। आगे। ना है ना आवे पकड़ देवी ने आवे है है जोर हुई से कोई उठाई जाय वो नहीं उठाई जाऊं है तो कौन ले जाए हनुमान जी ले जाए दरिया पे किधो इने साचो गोइबो केवाय मालिक की वजह से शुद्ध करोबो इको शुद्ध करो तेरे कोई मालिक इने ચરણ એટલે શું કે તમે શું જેમનું માલિકી પણ બધું ખરાબ થઈ ગયેલું છે નજર પડી જાય એમને ખ્યાલ આવી જાય કે આનું ક્યાં છે ને કેટલા અવશે ઝીણી વાત છે સામુદ્રિક છે સમજાય નહીં પડે એ જ્ઞાનથી છે આખી હમ એટલે શ્રીમદ રાજચંદ્રજી આગળ પહેલા વહેલા લઘુરાજ સ્વામી આવ્યા આટલા મોટા સાધુ ને ચૌદ વરસ મોટા હમ અને પ્રભુ મને શીખવા ખુશ થઈ ગયા એમના સાધુ હતા છ એમની હોળ જોડે આવ્યા કહ્યું કે અમે આ સંસારમાં ઘરમાં અને વ્યવહારમાં કેવું દેખાયા સારું ના લાગે એવું અંદરથી ચાલે એ કહેતા નથી બોલતા નથી કશું પણ જોઈ લીધું કે હે અમે આ ભાઈમાં ને અમારે મોટાને પાછા સાધુ ને મોટા બધાના મુખિયા તે જોઈ લીધું સારું એટલે પછી એ તો જરા બેઠા અને પેલા આવ્યા ઊભા હતા એટલે એને જવું જમણા પગનો અંગુઠો લીધો ને તો જરાક હાથમાં પકડીને જો તેમને તો પડી જાય કે મુલાયમ છે કે કઠણ છે મુલાયમ તો આવીને હાથમાં સારું કઈ શું સારું ચાલો કઈ નહીં જો શું કરી ગયા કે નહીં ઝીણી વાતો છે બધી વાતો ઝીણી છે અંગૂઠો તો અસ્થુલ છે પણ વાત ઝીણી છે એટલે ચરણા બિંદ કહ્યું અરવિંદ એટલે કમળ હમ કે છે હમ એ આપના ચરણા બિંદ મારા હૃદયમાં સ્થાન પામો સદાય સ્થાન પામો એ કુદરતનું એક બહુ અદ્ભુત છે કુદરતનું એટલે આપણે એમને એવા સમર્પિત થઈએ છીએ કે આપણું સંપૂર્ણ સમર્પણતા એમાં આપણી રિફ્લેક્ટ થાય છે પ્રતિબિંબિત થાય છે અને આપણે તે પ્રીવી જઈએ એટલે પછી આપણે એક શિયાળ આપણે સસલા જેવા જંગલમાં જઈએ તો આપણું કોઈ કશું કરી ના શકે એ તો સસલું તો બધાને ભાવે માણસોને બહુ ભાવે સસલાનું માંસ છે ને મોટા રાજા મહારાજાઓ જ લે બધા એવું હા એ તો બરોબર છે એ ધારા તો આપણો અનુભવ છે લેતા જ નથી એટલે પૂતગલ એના સ્વભાવથી આપણી જોડે એની ધારાથી ચાલ્યા કરે છે કયું પૂતગલ તો કે ફાઇલનું એક નંબરની ફાઇલનું અને એક નંબરની ફાઇલનું એ મનથી પણ એની ધારાથી ચાલ્યા કરે છે વાણી વ્યક્ત કે અવ્યક્ત અવ્યક્ત એટલે કે અંદરથી ચાલતી અને વ્યક્ત એટલે બોલાતી એ પણ એની જે ધારાથી ચાલ્યા કરે છે અને પાંચે ઇન્દિયો છે ને તે પણ ભલે પાંચે જુદી હોય પરંતુ એક જ નદીમાંથી ફાટા પડ્યા હોય એવી એ ચાલ્યા કરે છે એની પરિણતિ અને આપણે આપણી પરિણિત અનુભવમાં આવ્યું એક જ પૂતગલ આ મન વચન કામ વિવિધતા તો છે જ નહી જરાય છે કેટલી છે મનવચન અરે બાપ એકનું એક છે તોય એકનું એક જ સ્વ ના ના એવું નથી એમાંથી નીકળી ગયો છું એટલે મારા માટે માણવા માટે રહ્યું એટલે મારી જ ફાઇલને હું છું એટલે કે શુદ્ધાર્થના સ્વભાવે હું જીવી જાણું છું સમજ્યું ને એટલે જીવન માણવાનું છે આ રીતે એનો મતલબ આ થાય આ ચંદુભાઈ હા બસ એ સુગર નહીં લેવાની બહુ ત્યાં બધે એવું લઈને આ બધું ના નહીં ચાલશે પછી તમને આપીશ ત્યારે લેજો થોડી તમારે સ્વાદ નહીં લેવાનો એમ તમે લઈ લો પછી આને આપી દેજો જય સચિદાનંદિસ્ટ ના કયા વર્ષ માં આવ્યો પેહલો વરસ જો પછી બધું સરસ શીખજે હા ખોટા નાતો ના પાડી નાખીશ બધાના ખોખલા ના કરી છે આ જય સચીદાનંદજે ના ભૂલથી પડી જાય શું કરે થઈ છે હમ એમ ના આપો ગૂટ લઈ અને દેવચંદભાઈને આપો ગૂટ લે એક ગૂટ લેતા જાઓ વધારે પડી જશે પાછું બસ આવ બધા ભાઈઓ લઈ લો છે અને આપી દો પછી હા આ ચમન ચાખી લેવાનું આ તો હમ ચલો કરીએ મહાત્મા આપણે બધા એક ના એક આપણે બધા ભિન્ન ભિન્ન સ્વરૂપે ભેગા થયા છીએ તેમાં આપણા સ્વરૂપ ભિન્નતા નથી પરંતુ પરરૂપમાં ભિન્નતા જે ભાષે છે એ ભાષ્યમાન પરિણામોથી આપણે જ છીએ એ પરિણામ પામે એવી આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ અને વિનંતી કરીએ વ્યવસ્થિત શક્તિને વિનંતી કરીએ કે વ્યવસ્થિત શક્તિ તું અમને યાદી આપજે શું કહ્યું યારી આપ આપજે એ યારનો સંબંધ બહુ મજાનો છે એમાં ઉત્તમ મિત્રતા રહેલી છે શું કહ્યું આપણે જ આપણા માટેની શત્રુવટતા હતી તે નિકાલ થઈ ગઈ ખલાસ થઈ ગઈ ત્યારે ઉત્તમ મિત્રતા આપણી નજરોમાં વસે છે અને આપણી નજરમાં જ્યાં જ્યાં આપણે શત્રુ દુખાય પણ ઉત્તમ મિત્ર છે અને ઉત્તમ પ્રિતમ તો ઉત્તમ મિત્રમ છે જ મિત્ર પછી ભેદ મટી જાય છે ભેદ મટી જાય પણ આ અંદરની વાત છે આ આંખો બહારથી દેખે છે તે નથી એની પાછળ આપણે પ્રકાશ છે એ દેખી રહેલો છે એની વાત છે અને એની સમજથી આમ લેવાનું છે બહાર તો બહારની દુનિયામાં બહારનું નાટક જેમ ચાલે તેમ એની જોડે હોલી ખેલવાની નાટક ખેલવાનું બધું ખેલાય હે એ પતંગ ઉડાડતો તો આપણે એને પતંગ ઉડાડવા લાગીએ હં એ પેસ્ટ કાપવા જતો હોય તો આપણે ઢીલ મૂકી દઈએ નહીં આપણે ખેંચમ ખેંચી નહીં કરવાની અને કટી ગયેલી પતંગ પકડવા નહીં જો બહુ શોખ હતા હા ચાલો તો સુરેશભાઈ સાહેબ આપને દાદા ભગવાનને સમજવા છે એમ હા કે તમને સમજવા જ પોતાને એટલે પૂછે છે કાલે વાત નીકળી હતી બુધવારે પૂછે છે પૂછવું છે કે જગુભાઈ જગુભાઈ આ થઈ જશે ના ના તમે બેસી જાવ કોઈ જગ્યા થઈ જશે તમને એમને થોડીક જગ્યા નાની કરી આપજો બહુ જગ્યા રોકે નથી ખસી જાવ આવશમી કપડા કપડું બઉ મજાનું છે ને બા ચોખ્ખું કરી આલ્યું એટલે શું કે છે કે ગઈકાલે રાત્રે આજ્ઞા સંબંધીના સત્સંગના અનુસંધાનમાં આપણે પૂછીએ અને સમજવા કોશિશ કરીએ મારે સમજવું છે અને બધા આપણે સત્સંગ આવ્યા છીએ આપણે સમજીએ સમજીએ અને સમજવું એ જ આપણો ધર્મ છે કરવું એ આપણો ધર્મ નથી કરવું તો કરનાર કર્યા કરે છે એને ક્યાં કરવા લાગવું કરનાર કરતું એને કરવા લાગીએ તો પેલું સમય જાય અને કરનાર કરે છે એ બધું દૂર થઈ જાય એટલે કરનારને કરવા દેવાનું આપણે આપણો ધંધો ચલાવવાનો કે જોયા કરીએ ખરું કે નહીં હે તું ફાલ્ગુની જોડે એવી છું હા હું રહેતી નથી પણ કોક કોક રાખે જ ખરું મને એમ કોક દેખાતું નથી પછી રાખે છે ખરું મને પહેલી આજ્ઞા જે હું સુરેશનું ખાતું બંધ કરાવી વ્યવહાર દ્રષ્ટિ થી હું સુરેશનું ખાતું ખોલાવ્યા છે એટલે દાદા એ આપણને આજ્ઞામાં મૂકી દીધા આપણે વ્યવહારથી છીએ તો આપણને જાણતા જ હતા કોઈ વ્યવહારથી છું હમ બોલતા નતું આવડતું આમ વ્યવહાર વ્યવહાર બધા બોલે પણ વ્યવહાર ક્યાં પૂછાય બધા હવે અમે તો વ્યવહાર ના હાવા જાણ હતા પણ દાદા એ પાડી દીધી શું તું છું તો કશામાં નહીં તે તું તારો વ્યવહાર તારો તું માની બેઠો તો બધામાં છું કશામાં નહીં જા એ તારો વ્યવહાર કારણ કે તું છું એટલે પછી સમજણ ના પડી સમજાણું જ જરાય તે વિકત થી કહ્યું એટલે તું વ્યવહારથી છે એમ કહેવા માગું છું શું એટલે તને કહીએ છે કે આજેથી કે વ્યવહાર દ્રષ્ટિથી તું કરું હું કારણ કે તને શુદ્ધાત્મા પદ પ્રાપ્તની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ દિવ્ય દ્રષ્ટિ એટલે પણ હવે તને રહેશે નહીં ભાઈ એનામાં આટા પાટા એ બધું એવું છે ને કે એને એની રમત રમવી હોય એટલે તો આપણને ભૂલાવા વગર રહે જ નહીં એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિમાં તેની જોડે રમવા લઈ જાય પાછું આપણને એટલે વ્યવહારથી કનુ બી આવે તમે નિશ્ચયથી શુદ્ધ આત્મા આપી દીધો તમારા હાથમાં શું કહ્યું તુંદે આખો ભગવત વ્યવહાર ભગવાન જે વ્યવહારથી ભગવાન સ્વરૂપે કાયમ ના છે એ વ્યવહાર તમને આપ્યો શું કહ્યું એને ભગવત કેવાર કહ્યું પણ તમને તમારાથી ખુલ્લો ના થયો પોતે પોતાથી ખુલ્લો ના કરી શકે જેમનો ખુલ્લો થઈ ગયો છે તે જ આ વ્યવહાર ભગવત વ્યવહાર ખુલ્લો કરી આપે ભગવત સ્વરૂપ આત્મા આપીને ભગવાન પદ પરમાત્મા પદ આત્મા આપીને ત્યાં સિવાય વ્યવહાર ખુલ્લો થાય નથી અને કોઈ સમજવા જાય તો પણ બૌદ્ધિક વ્યવહાર થઈ જાય છે પછી અને ખોટો નથી એ તો આખા જગત ચલાવી રહ્યું છે ને બૌદ્ધિક વ્યવહાર આખા જગતને ચલાવે છે તો આપણને ચલાવે છે અને આપણે ચાલ્યા હતા એનાથી એનાથી મુક્ત થયા એટલે બુદ્ધિ થઈ ગઈ આપણી પડોશણ શું કહ્યું પડોશણ એ જાતે ચારા પાચયન કરીને આપણને એની જોડે શાદી કરાવવા જાય તો આપણે શાદી ના કરીએ હવે બાપ હવે ના કરીએ બહુ કહ્યું આપણને ભયને એની જોડે ભેગા જાય તો કે બેન તને બહુ ડાહીશું તને રાખી પણ હવે તું મને નચાવું છું એમ જ નહીં ફાવે જા તારે જેટલું નાચવું જ નાચજે એવું એનો તો સ્વભાવ છે જ નાચવાનો અને આપણને નાચાવા જાય શું કામ નચીએ આપણે આપણે તો આપણા સિંહાસર આજ દરબારના પર હું શુદ્ધ આત્મા છું બેઠા છીએ અને ઇન્દ્ર અપ્સરાઓ એમના રંજન માટે ડાન્સ કરે છે તેમાં ઇન્દ્રજા ખુશ જઈને એની જોડે નાચવા જાય પછી રહેશે એટલે આપણી વૃત્તિઓ નાચનારી આપણને નચાવા જાય એમાં એની જોડે નાચવાનું નહીં ખરું કે સાહેબ હસંતભાઈ સાહેબ શું કે છે આપણા બરાબર હા કારણ કે એનામાં તો નાચ બધો ભરાઈ પડેલો ખાલી થયા વગર રહેવાનો નથી કે નાચ્યા વગર રહેવાની નથી હમ નાચ્યા વગર રહેવાની નથી મન એ જાત જાતના નાચના સીન સીનરીઓ બધી હોય એનું બધા બધા પેમ્પલેટો છે એની પાસે જળાઈ ગયા છે એ બધા બતાવવા વગર રહેવાનું નથી વૃત્તિઓનું નાચ નાચનારોની સીનો બધા જાત જાતના ફટફટ બધા બતાલાયા કરે તમે બધા મોબાઈલમાં ફોટો બતાવો છો આમામ આમઆમ કરો છો કંઈથી કઈ દીકરી છે હું તો આમ કહું આખું જતું રહેશે એટલું બધું સમજાય ને એટલે આપણને નિશ્ચય પ્રાપ્ત નિશ્ચય પુરુષ કરાવે નહીં અને આપણને નિશ્ચય પ્રાપ્ત થાય નહીં અને આપણે આ વ્યવહારથી છીએ એ આપણને ભાન આપણું ખુલ્લું થાય નહીં અને ભાનમાં પણ આપણે પાકા થઈ જઈએ જ્ઞાનથી એટલા માટે આજ્ઞામાં મૂકવા પડ્યા કે તમે વ્યવહાર દ્રષ્ટિથી નામધારી છો વ્યવહાર દૃષ્ટિથી એટલે આજ્ઞાધિનપણે તમારે અંદરથી આવી સમજમાં રાખી અને હવે તમારે વ્યવહારથી જીવી જવાનું બધા પોતે બધા વ્યવહારથી જીવે છે એવી રીતે કોઈને કહેવાની જરૂર નથી કે આ વ્યવહાર દ્રષ્ટિએ કરું ભાઈ તમારી પાસે આ છે બોલવાનું હું તો ગાડા ઠરીશું ગાડા ઠરીશું એટલે ગાળપણમાંથી બહાર આવ્યા પછી ગાડાને ગાળપણ નહીં કાઢવાના ગાડા કઢાય નહીં તરું એવું હા હા બધા મહાત્મા સમજી ગયેલા છે બહુ પાક્કા થઈ ગયા છે હવે તો કેટલા વખતથી દાદાએ અને શણિયામાં આવીને તો દાદાએ તો પણ જણ શું જાદુ કર્યો છે એ સમજ નહીં પડતી તમને સમજણ પડે સમજ નહીં પડતી જાદુ કરી નાખ્યા ખોવાઈ નાખ્યા ના ના આપણે ખોઈ ગયા તા ને આપણને જાગતા કર્યા આપણને આપણે જ આપણને જડ્યા એટલે આ વ્યવહાર દ્રષ્ટિથી હું હું સુરેશ છું એ ખાતું બંધ કરાવી દીધું અને વ્યવહાર દ્રષ્ટિ હું સુરેશ છું એનું ખાતું ખોલાવ્યું એટલે ખાતું ખોલાવ્યું એટલે આજ્ઞા આપી એટલે હવે આ ખાતામાં એ ખાતું આ અને તમે શુદ્ધાત્મા થયા એટલે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું એ એનું ખાતું એમને ખોલાઈ આપ્યું ભગવાનનું ખાતું ભગવાનનું ભગવદ્ ગુણથી જે રીતે ભગવાન સ્વરૂપે રહ્યા કરે છે કાયમના એ ખાતું નહોતું જ આપણી પાસે એ ખોલાય આપ્યું હવે આજના તો એટીએમ મશીન છે શોર્ટ ફોર્મ શું કહેવાય એને તમારે તો કોઈ ક્યુઅસકો હોય છે ને બધા ફટ ડેન્ક ફટ દેં લવા પૈસા ભગવાન ખુલ્યું દાદા જ છે હમ કવિરા શું કેસે દાદા દાદા શું બોલે છે દા તે કોઈ નહી એટલે આ બે ખાતા સ્પષ્ટ ખોલી આપ્યા અને આપણું વ્યવહાર દૃષ્ટિથી હું છું વ્યવહાર દૃષ્ટિથી એ ખાતું બહુ સારી રીતે ઉધારીમાંથી નીકળી નીકળી અને જમાવાળું થતું જતું જાય દે પૂતગલ ખાતું જેમ જેમ જમાવાળું થતું જાય ઉધારી નીકળતી જતી જાય તેમ તેમ એ ભગવાનમાં ભળી જાય પછી ધીમે ધીમે એકદમ તો ભગવાનમાં એનાથી ભરી શકાય એવું નથી આપણી ઉધારી બધી વસૂલ થતી જતી જાય પૂતગલથી તારે જે જમા થાય ભગવાનમાં ભેગું થઈ જાય ભગવાનનું ખાતું નહીં ખાતું બે થઈ જાય સમજાય આવું છે પૂતગલનું ખાતું છે બહુ મોટું સુંદર ખાતું છે એ આપણને હવે આજ્ઞા ધર્મથી આપણા જ જીવનમાં આપણાથી જ આપણે જ આપણને સમજાઈએ છીએ શું કહ્યું ભૂલની આપણે આપણાથી આપણાથી આપણે જ આપણને સમજાતા જઈએ છીએ અને સમજાવનાર એ દાદા ભગવાન છે એવું નહીં કોણ બીજું બાર પહી ગયું કોઈ આવ્યું કંઈ દાદાએ આવવું પડ્યું કાયમ હાજર રહે આવવું પડે જતા જ ના હોય પછી કેમ ના આવવાનું હોય એને આવી ગયા છે જાય એટલે કે લાગે છે દાદા આવી ગયા છે ગા કરે એટલે આ બે આજ્ઞા પ્રમુખ છે આપણા બધા માટે હમ પેલું કોણ મોડું વસ્તુ નથી કોઈ કોણ છે ક્યારે ના આવી બેઠા રજા લીધી હતી અહીંયા આવવાની એટલે આપણે આપણે આપડો વ્યવહાર પૌદગણિક વ્યવહાર એ ભગવત સ્વરૂપ વ્યવહાર થઈ જતો જાય છે ધીમે ધીમે ધીમે એવી રીતે આજ્ઞાદમ થી જીવાતા જીવાતા આપણને નિર્વિકલ્પતાએ કરીને આપણે આપણું સમાધિયુક્ત જીવન શ્વાસે શ્વાસે સમાધિપણે જીવાતું જાય છે એટલે છેલ્દી ઘડીએ હું શુદ્ધાત્મા છું યાદય નહી ઓટોમેટિક થઈ જશે હું શુદ્ધ આત્મા છું અને સમાધિ એની જગાઇ રહેશે ઓટોમેટિકલી અને એટલા માટે મહાત્માના મરણો એ સમાધિ મરણો કહેવાય છે વ્યવહારથી તો કહેવું જ પડે કારણ કે સંન્યાસીઓ ત્યાગીઓ યોગીઓ આના માટે કેટલી બાધા રાખે આ કરે તે કરે ચડાવવા કરે ચડાવવા સમાધિ મરણ એમના આવે એ તો સમાધિ પ્રાપ્ત થાય જીવતે જીવતા હાલતા ચાલતા બોલતાં બસ પૂરા આ પ્રકૃતિના સભાનતાએ કરીને તારે સમાધિ રહ્યા કરે અને એનો છેડો એ સમાધિ મરણ જ હોય સમાધિ એટલે મરણ કેવું પડે છેડો આવ્યો એટલે એટલે સમાધિ જ કહ્યું આવું છે હમ એટલે એના માટે કંઈ વિચારવાનું નહીં સોચવાનું નહીં કશું કરવાનું નહીં એની મેં તો જીવાતું જાય છે તો એ મરણ સ્વરૂપે સમાધિ જીવાતી જાય છે શું કહ્યું પછી મરણ વખતે એને ક્યાં એમાં યાદ રાખવાનું ના રાખવાનું રહ્યું કશું બોલો ને પછી સીધું સાધું ગણિત છે એમાં કયું અઘરું છે શું અઘરું છે એમાં હમ બે ને બે ચાર થાય છે પણ એક ને ત્રણેય ચાર થાય છે એવું તો બહુ કર્યા હતા ચાર જ થયો બુદ્ધિ તો ચાર ગુણ્યા એક ચાર જ થયા કે છે અરે બે રકમ હરકી જોઈએ વ્યવહાર ની નિશ્ચય રીતે બે હરકે હરકી તો જ ચાર થાય નહી એટલું આપણે ગપે ગપ ચોસો તો બહુ કરવા ગયેલા શીખવાડે ખરા બધા શાસ્ત્ર એને શાસ્ત્ર તો કોને કહેવાય આ ભારતના ભારતીય જીવ માત્ર નું જીવન છે એને શાસ્ત્ર કહ્યું શું કહ્યું જીવ ગામડામાં હોય ગમે તે હોય ગમે ભણેલા ના ભણેલા બધા એક આવી ગયા એમાં બધું એક જ હોય કે સમજી જાય કર્મ કર્મની ભાષા પણ થિયરી ના હોય એની પાસે થિયરી ના હોય પણ સનાતનતા સંસ્કારનું સંસ્કારની સનાતનતા છે એના કારણે આવું ગામડામાં અભ બધાને હોય બહેનોને કોઈને પણ હોય એમાં કંઈ શાસ્ત્ર નહી ગીતા ગોખે તો કે આવડે આપણને માસી તમે બોલો ગીતા નો શ્લોક માસી ને આપડે ગીતા નો આપડે શ્વાસ ચાલે ગીતા આવે બીજું શું કયા શ્વાસ તો કે દાદા એટલે આવું છે બીજું શું પૂછવું છે ઉધારી ઝોકવાય ને ઉચ્ચકો જમા થઈ જાય એટલે પૂતગલમાં એનો વિભાવ નીકળી જાય બધો ત્યાં પેમેન્ટ થયું ને જેટલું પેમેન્ટ થયું એટલું સમજ્યું એ પેમેન્ટમાં આપવાની ક્રિયા નથી તો પેમેન્ટ ના કહેવાય આપવાની ક્રિયા નથી હા એટલે કે છે ને તંત એવું થઈ ગયું બધું ગમતું પણ તને તને ગમતું નથી બહુ ભાર લાગે છે પણ તું મનમાં ભાવ રાખજે કે દૂધે ધોઈને રા આપી દેવું છે બીજું કશું ના રાખી જા એટલે આપવા જઈશે એટલે આપી નાખે ભાઈ દેવાને ત્યારે ભાવ રાખજે એટલે ભગવાન ભાવ જુએ ભગવાન ક્રિયાને ન આપવાની ક્રિયાને નહીં જુએ પરંતુ જ્યાં ભગવાન હાજર છે ને એમને સમજાય તો કામ થઈ જાય બે એકબીજાથી એટલા એમનો એકબીજાનો એકબીજાના હિસાબનો નિકાલ થાય સાહેબ જોજો હા શેક્સપીયર સાહેબે આવી રીતે સમજેલા ત્યાં તો મોટા દેખકને આ બધા થઈ ગયા એટલે પછી સમજી ગયા તારું આ જીવનમાં તો આપણે ઉધાર લેવું નહી અને ઉધારી ઉભી કરવી નહી એટલે કોઈને આપ્યા ઉધારી ઉભી થાય નહીં માગવા માટે ઝાંખા માર્યા જ કર ક્યારે આપશે ક્યારે આપશે એટલે આયા છે તો ચાલતું નથી આમ નથી ફલા લોકોમાં ના થાય નહીં ના થાય નથી આવ્યો છેડો આવે તો સત્સંગ કહેવાય જ નહી સાહેબ નિમશાણા નીપુજો એ તો હમણાં છાના ક્યાંય છે એવું છે ને જે ભાવ માં ભગવાનનું ઓળખાણ પડ્યું એ ભાવ પાકો કરી લેવા માટે એટલે વ્યવહાર બધું આપણું કુટુંબ છે ને વ્યવહારનું કુટુંબ સાથે બહારનું કુટુંબ ના કહેવાય આપણું વૃત્તિઓ બધી અંદર બહુ છે હવે ભગવાન ઘર ભારી ગયું અને વૃત્તિ એ બાજુ હવે લાગી અંત્યાગર પડીને ગાય ને વાછળ ગામમાં ગામમાં આવવા લાગ્યા સમજી જ જાય એને કોઈ કહે નહીં કે તું જાય પાછું ગોરજ ઘંટડીઓ આગે જ કરે બધી એના જેવું છે આપણી વૃત્તિઓ ભગવાન તરફ ભરવા માંડી એટલે પોતાના સ્વભાવ તરફ ભરવા માંડી એટલે વૃત્તિ વહેન નિજ ભાવમાં સ્વ સ્વભાવ છે જેમના તીક્ષક છે હમ અને એમની તીવ્ર ઝંઘના છે કે આ ભટકવું ક્યાં સુધી હવે આપણે આપણા ઘર તરફ ખેડવું એટલે પરમાર્મૂળ વ્યવહાર થાય પણ ઉચ્ચ જીવોનો બહુ અમુક આપણે પોતાનો પક્ષ લીધા વગરના વિચાર કરનારા જીવો શું કહ્યું હે તો પોતાનો પક્ષ કોઈ તો લેજ નહીં ને બોલ એટલે હું છું ગમે તો વ્યવહાર કરું ને તો મારો પક્ષ રાખીને જ કરવું કઈ હું શું નસીબ નસીબ એવા સમર્થ વિચારકો હોય છે નોનકર્સ કહેવાય ડોક્ટર શું કેવાય થિંકિંગ ભૂમિકા બહુ ઊંચી છે આ જ્ઞાન મળ્યા પછી થયા જ કરે એ જ આપણું વખત તટસ્થ પોતે પોતાનો પક્ષ કોઈ રીતનો ના ગમે તેવું બધું આખી દુનિયા ઊંચકે બધું કરે પણ પક્ષ ના લે એનો નહીં એમાં હું ના હોય એવું એ તો રમકડું રમકડા ને ઉંચકે રમકડું રમકડા જેવું છે બધું હમ પણ બોલ્યા નહીં કોઈને કારણ કે ભગવાન હાજર છે એ રમકડું ભગવાનની જોડે વાળું અને પેલું માણસ નું ચાઈનાનું જાપનીઝ કહીએ છીએ ને આપણે છે બધું પૂતગલ કી ભાજી હૈ પૂતગલ ખાણો પૂતગલ પીણો પૂતગલ રમણો ખાણો પીળો ને રમણો અને લયા કર્યું છે તે કર બઢાકા દાન કે બધું શું સાથે આપવું પડશે નમી નમીને એવું છે એ પૂતગલનું પૂતગલનું દેવું કર્યું હતું તે પૂતગલ સ્વરૂપ એવી રીતે આપવાનું કે અમારા પણ નીકળી ગયેલું હોય તારે સાચું દેવું હોય પહેલું કહેવાય પણ જ્યાં પહેલું મારા પણ હું હામે પક્ષથી રહેવું હોય એ ખોટું એટલે લેનાર દેનાર વચ્ચે બહેનો હિસાબ સંભાવ થવો જોઈએ પછી હું બહુ ભાવથી સાહેબ મેં હું મેં લેવા માટે નથી આપ્યા મેં તમે આ તો આપના માટે જ ભાવ થયો મને આપ્યો એ ગાક કે પણ વ્યવહાર તો વ્યવહારને પૂરો કરવો પડે ને ભાઈ કે નહીં દાદા આ જ શીખવાડ્યું છે પણ આપણે પેલું શીખતા આવ્યા ને તે આપણે આપણું ના કરવા જઈએ પાછા ચંદુભાઈ આ બહુ વ્યવહાર સમજવા જેવો બહુ વ્યવહાર આજના જમાનામાં તે મોદી સાહેબ કહે છે કે પૈસાનો વેપાર વેપાર ના કરશે આ તમને બહુ હેરાન કરે છે ને કાગરિયાથી હું શીખવાડી દઉં તમને આવું કે છે શું આગળ બોલો તો ચલા એકાદ પદ ફસાય ધમધમા દુખણા દુખણા એ બહુ ઉપકાર કર્યો એવું મારા પર કે બીજું નથી વંચાવતું પર ભગવાનની દ્રષ્ટિમાં અહીંયા આ દુનિયામાં એવું કોઈ છે નહીં કે આ બિરુદ છે કોઈ તો ભગવાન જ આપી શકે એમના જ હાથમાં છે આ તરણ તારણ હારનું બિરુદ આપવાનું માણસો હોય તરુ આવું બિરુદ તરણ તારણ પોતે સ્વયં તરી અને અનેક ને સામર્થ્ય ધરાવે છે હમ સાબ અને એવા લઘુ તો કોઈ અલ આમ આમ કરે તો પડી તો ના જાય પણ એને લગે આટલા મોટા છે અને આ તાકાત વગરનું આ શરીર એમ સમજે એને ખબર નથી કે એને જરા કામ કરશે ને તો શું ઊંધું થઈ જશે પડે જ્યાં સુધી એનું પૂરેપૂરું ભગવત પદ ખીર્યું નથી ત્યાં સુધી એવી સત્તાઓ છે બધી એમની એટલે અમને છંછેડવા નહીં કોઈ પરંતુ કરુણા દર ક્યાંથી કશું કરે ના કશું કરે સમજ્યું ને બધું પોતે પોતા પણ લઈ લે એવું છે એટલે શેક્સપિયર સાહેબ જ્ઞાન સમજી ગયા કે હવે મારે લેન્ડરે નથી થવું બોરો નથી થવું માર ડોક્ટર સાહેબે શીખવાડ્યું મને નાઈધર નોર બોર બોર ઓવર બી એમનું એક સ્ટેટમેન્ટ છે શું નાઈ બી મનમાં આ સાહેબ ને મેં કહ્યું હતું કેનેડા થી હવે આવતા ન્યુ ન્યુયોર્ક કે ન્યુ જર્સી તારે કેનેડા નું મેગઝીન હતું ને પહેલા પારા પણ વાંચી ખુશ થઈ ગયું શું આ પછી જો કોણ છે કે અંદર તો કે શેક્સપિયર છે કયા કેના જીવનમાં તેમ નીકરેલા છે પોતાનું જીવનમાંથી નર પર બહુ ગરીબીમાં ગાયલો અને પછી ત્યારે રાજ રાજા રજવાડા બધું સન્માન મળ્યા બધું નહીં હા દાદાની એમ કે જો એટલે લઘુતક તો સૌથી બહુ મજબૂત હોય એમ એના દેવા મજબૂત કોઈ નહીં પોતાની ભગવાન ની ડિક્શનરી વાપર જતું મારું આય બને મારે ના કેવું હોય તો કોઈ ના કહેવાનું મારો મારા વારો ના હોય દશા બેસી જાય જગતમાં તો भगवान हा हा हा हा थे हा ग खोलो सं गरी ज खोले तो तब समाधान मिली जाए हाँ ने वर्ड भगवान डिक्शनरी में थी एट दादाए क्यू के हाथी मोक्ष छे संसार कारण के, के न तो भगवान क्य ना, ना <laughs> खरीद ना था भगवान एनु તને શું અઘરું લાગ્યું તને કે હતું અઘરું લાગે છે આ બધું ગમે નાચું કહી દે હુલ નહી તારા જેવા મારો ભાઈ એક રાખે છે જો તને ખબર છે હે જો ने। था एक पर लाई दे तो तो करी ना केम पूछे ने नी बाजी छोकरी बाजी। पूछी बोलो आ, સ્થાપત સ્વરૂપ જીવતું હળતું ફરતું એને એક જગા એ રહીને ફિટ ના થઈ ગયું છે કે આપડે મંદિરો બનાવી દેરાસર એવું નહીં એ હળતું ફરતું એટલે સ્થાવર જંગમ તીર્થ કહ્યું એને કરતું જ્યાં એમને પગ પડે તીર્થ બની જાય એટલે એમને તીર્થંકર તો કહ્યું એમનું એવું ખુલ્લું થાય અને એ પછી એ સ્ટબ થાય એટલે એ વિશ્વને માટે ખાસ કરીને ભારતને માટે એ માટે બધા ગાઈડ સ્વરૂપ થઈ જાય એટલે એના પરથી તીર્થ બને બધા તીર્થ બને સમજ્યું આજે માયુર ભગવાન છેલ્લા ગયા ત્યારે જે છેલ્લી એમની દેક્ષણા થઈ પાવાપુરીમાં પાવા ને પુરી બે ગામ એને ભેગું કર્યું જોડે જોડેના એટલે હૈદરાબાદ સિકંદરાબાદ છે ને એના જેવું પાવાપુરી ત્યાં ભગવાનનું હતું તીર્થ બધા એટલા પૂજે એમ તો કેટલું બધું એ તો બધું સાસરામાં એવું લખવું પડે કારણ કે ભગવાન પર આસ્થા શ્રદ્ધા બરોબર બતા બે જાય એટલા માટે કે છે મોટું મોટું મોટું ખાડું નથી પાણી ભર્યું મોટું સરોવર થઈ ગયું તો આજે એ જોઈ શકે છે પાવાપુરીમાં છે ને ભગવાનના એવું કહે છે અને દાદા ભગવાનના આપણા કેલનપુરી તીર્થમાં છે એક્ઝેક્ટ કારણ કે એમના જે ચરણ ચિહ્ન લીધેલા એ ઘણા મહાત્માઓ પાસે હોય એમાંથી લાઈ અને અમારા લાકડાવાલા આવ્યા છે કે રાજેશ આને માપ લીધું કોમ્પ્યુટરથી બરાબરનું અને એ માપથી એને એ માર્બલનું એક્ઝેક્ટ બનાવડાયું જીવતે જીવતા દાદાના ચરણનું છે એવી રીતનું બનતા સુધી આવું હોતું નથી કારણ કે કેટલો વખત વહી ગયો હોય એનો હોય એટલે પછી ગમે તે બનાવીએ એટલે ચરણ થઈ ગયો પણ ચરણને મૂકાય પાદુકા તીર્થંગ તીર્થંગર ભગવંતોના બધા હમ એટલે હવે પછી આ કર્યું ગાયું એટલે એમાં થયું એટલે ગુરુ આ હોય બધાને મૂકાય એવી થાય વ્યવહારમાં એક જાતનો વિનયનો માગતો ખરો ને બધો વિનય વેગ તો રાખવો પડે ને ગમે તેમ તો નાજી વાય માણસથી એવું આ દાદા ભગવાનનું હાજર હાજુ કેલનપુરી તીર્થ મુકામે એટલે કેલનપુરીથી શાહ સાહેબે કહ્યું પાવાપુરી તીર્થ છે ને એવું આ તીર્થ શું કહ્યું મહેશ ભગવાનનું પાવાપુરી તીર્થ એવું કેલનપુરી તીર્થ આવું કેલનપુરી તીર્થ ક્ષેત્ર આવું થઈ ગયું કારણ કે આ પાંચમા આરાનું પેલું ચોથા આરાનું પરંતુ બેનો સ્વભાવ એક જ પાંચમા આરામાં ચોથા હરાનો સ્વભાવ આવો હાજરા હાજર થાય એ પાંચમો આરો કહેવાય ખરો કોઈ દડો આ વાત મજવાની અને આપણને એમાં મૂકી દીધા જન્મ્યા પાંચમાં આવે જીવવાનું ચોથો આરામ નાખી દીધું કે આ જાઉં સુરેશ તું જીવ આવે કેમ છો છો મારા પર મારા વગરનું પણ હા મારા મારું ના પોસાય આપણે ચંદુભાઈ કેટલું પોસાય મજા છે તમને દાદા એટલું તમારું જૂપી દીધું છે ને जीवो बताया आचार्य स्वरूप ज्ञापी कह आचार्य ना यथार्थ स्वरूप भगवानी भाषा नुम ज्ञा स्वरूप कहू અને એ જ્ઞાની શું એવા હોય કે બારમા ગુણસ્થાનના જ હોય પરંતુ એ ત્યાં ટકી ના શકે એમની એટલી બધી શક્તિઓને ક્રમ કરીને ખુલ્લી થયેલી હોય તે પણ ભગવાનની હાજરીને એમ જ હોય બેકી ના હોય તીર્થ ગણધરોની હાજરી હોય ત્યાં સુધી પછી પરંપરા થઈ જાય આખી શું કહ્યું પછી પરંપરા થઈ જાય એટલે પાઠને રાખવું પડે જ્ઞાની એટલે સુદરમા સ્વામીની પાઠ ક્યાં જાય આખો જૈન સમાજ કર્યા કરે ને તે તો છે જ બેઠકને પવિત્ર એ તો બધા આપણે ધર્મમાં રાખીએ છીએ ને આપણે ગુરુ ગયા હોય છતાંય આપણે ગર્ભી હોય છે પુનરીક સ્વામી કે જે આવવાના હોય તો આવશે ત્યાં આદિનાથ હતા પુડરીક સ્વામી અને અહીંયા આગળ ગુરુ ગૌતમ સ્વામી સદગુરુદેવ એટલે શું કહેવાય કે તારું નામ તો હું ભૂલી ગયો પેલા મોહન મોહન યાદ રહી ગયું તારું તું મોહન અરે તો હું પેલા રમજો છું મોહન ને પ્રવીણ તમારે ઊંધું થઈ ગયું તારે મોહન અમારા બહુ યાદ રહી ગયો મને એના પપ્પા એ બહુ મને ગોઠાક ગોખાવ્યું હતું એની મમ્મી એ પણ હમ એટલે હું મોહન છું આ મારી મમ્મી છે પુષ્પા મમ્મી મારી હમ તે આમ તો મને વ્યવહારથી મારી પુષ્પા મમ્મી દેખાય છે મમ્મીજી છે પરંતુ જ્યારે હું બરાબર સમ મારી સૌરી સમજતી જોઉં છું ને તારે આ મોહન અંદર દેખાય છે મને તારી હવરી વ્યવહાર દ્રષ્ટિથી જ્યાં જ્યા નજર મારી પડી ત્યાં ત્યાં ભાડું હું મુજને આપડી સાયરી પંદર વર્ષ નો છોકરો शू कहू ज्या नजर मरी ठरे त्या त्याथि हूँ ज बदे एट हूँ बधे थी जाए तार एक फूतगल थे वार बहु लागे बार भटकी गयेलू ने भटकी गुने वृत्ति वर्ती जाए तो खरी पर वरवा पाँची आप कमर उभि रहा जरा कमर अमर बाकी है थोड़क यू करें करे पाचा वरवे अटका द એવું છે હમ નિકાલ થવા માટે આવ્યો એને રોકી રાખીએ કઈ જાતનું છે આપડી આગળ અને આપણે એને અટકાવી રાખીએ વસંતભાઈ શું કહો છો ત્યાર પછી પણ એ સમજવું પડશે ભાષા સંભાવ નિકાલ કરે છે ભાષા સમજવી પડશે આવે છે અવસ્થાઓ બધી જાત જાત આવે છે અને આપડે દર્શન ને સારો થાય છે તું બોલાય નઈ પણ દાદા ભગવાન છે મોડે છે ને તને આખું દાદા અમારા પરમેશ્વર ની દાદા અમારા પ્રા તમને બોલાવશે બીજા તારો દીકરો આવે છે કે નહીં હા આવે છે કંઈ આવી ગયો દુકાનમાં ઉલું તું બાય Alo. Bẩn thủy kia chứ. K-I. says બઉ ખુશ હોય કારણ કે એ પણ ઝંખે છે જે મહાત્માનું પદ છે જ્ઞાનીંકી રહેલા છે કારણ કે એ જેલ જ એવી છે જેલ એવી છે સુખની જેલ કહેવાય છે શું કહ્યું હા પણ જેલ એટલે એ બેડી કહેવાય છે એટલે સુખની બેડી એ સોનાની બેડી છે અને નરખમાં જેલ છે તે દુઃખની જેલ છે એટલે દુઃખની બેડી અને એમાં અહીંથી માંડીને બધું લોડ પહેરી દીધું હોય એ પછી ચાલવાની મુશ્કેલ બધું જીવાય જ નહીં ને લાખ વખત મરે તો મરાય નહીં બધું બાજુ કોઈ મારે કાપે બધું કરે પણ એનાથી મરાય જ નહીં એવી એ જેલ છે अरे पेलुना सुख ना लाग तब ओं करवा जाओ तो ओछू थायी एनी जेल है बेड़ी, बेड़ी। तो तो एक मणस एवं है कि सुख ने दुख ने समी शक मणसमत आई मनुष्य की किम्मत इतने के सुख दुख बने बेलेन्स करके ताजो आमा थ करें भगवान ताजू तो એ જ પણ એ જ ના રહે પણ ભગવાન તો તાજું હાલ ચાલ થતું જ નહીં ને હમ પેલું અહંકારનું તાજું ઊંચું નીચું થાય તો એ ભગવાનને ઊંચા નીચા કરવા જાય ભગવાન તો થતા હશે કોઈ એ તો એને જેમ રાખે એમ ભગવાન રહે એટલે નરકમાં હોય તો એની જોડે ભગવાન ખરા હાથમાં વાત કરું અને ઊંચા ઊંચા દેવલોક હોય મોટા અહેમ મંદિર છેલામ છે અહીંયા આટલા નજીકમાં હોય છે બધા એકલા જ હોય અહમ બસ એ બહુ ઉત્કૃષ્ટ પ્રકારના મહાત્મા હોય ઉત્કૃષ્ટ પ્રકારના અહમિંદ્ર હું શુદ્ધ આત્મા છું મસ્તી બહુ ઊંચી પ્રકારની મસ્તી છે પણ એમને પાછું તે દેખાય કે ચાલો આ ભગવાનની હાજરી છે ને ત્યાં જે ખરી મજા છે ને હવે આપણે જવાના છીએ જો અત્યારે ચાલી રહ્યો છે બધું બધું દેખાય ત્યાં બેઠા બેઠા બધું દેખાય એકબીજાનો વ્યવહાર એ રીતે જ થયા કરે એને હં એ રીતે થાય એટલે ઓ આઋી તું જો છું ને તે મને મારી બુદ્ધિ બધી નીકળી જાય અને હું આ તમારા જેવું પારદર્શક થઈ જવું તો તું હર્ષલમાં તને જોઉં તો થવાય તારાથી એ પ્રેક્ટિસ પાડાવે ચાલ હર્ષલ દેખાય તો પણ તું જ તને કરીશ પ્રેક્ટિસ તો પાડતી જા ના પાડી જોઈ જશે આપણે પણ અને પૂછતી જા કે પ્રેક્ટિસ પાડવીશું પણ આવું ભૂલ થઈ જાય છે થોડો વખત હોય બહુ આનંદ આવશું પણ જો આનંદ કહેજે પછી નહીં તો એ દબાઈ રહ્યું હતું પેલું ઊંધું ઊંધું બોલું એવું ના ચાલે એટલે જ્ઞાનીએ કહ્યું જ્ઞાની પુરુષે મોટા પુરુષે કહ્યું કે જ્ઞાની પુરુષ કહે એ કરવું શું કહ્યું જ્ઞાની પુરુષ કરે એ ના કરવા જશો તો માર ખાઈ જશો નહીં તો જ્ઞાની પુરુષ તો જ્યારે બી જાણે મારી પણ જાણે છે એમને ચક્ષુઓ બહુ કામ કરે જુદી રીતે એમના વ્યવહાર ચક્ષુઓ પણ દિવ્યતાથી કામ કરે શું કહ્યું અને આપણને એ રીતે જીવવાનું આપ્યું દાદાએ આજ્ઞાથી દાદાએ આટલું જ આપ્યું છે गरना ने घर घरना व्यवहारों से व्यवहार बनी जाए आ तो एक बार हिसाब चुकव शरीर लड़े नहीं खात आखत फरत चालतू खात <laughs> हातूं तो खोली आप खारू सीडा पड़ से पाच हट कोटो थोड़ी से મારું ખાતું જો બરોબર સીડાઈ નાય તો હું કાચો એટલો પણ છે મનોરબા એટલું મારી ભૂલ બધી માફ કર સિદ્ધિ ભગવાન ની આજ્ઞાથી આપણે આપણું વ્યવહાર જીવન જવું આ કળ્યું સંભવ જ નથી મોટા મોટા ઋષિઓ મુનિયો બધા જ કેશે આ તો એક જ વાત આ બને જ ક્યાંથી આ તમારે ભ્રમ છે કે છે આ ભ્રમ આપણને જાગેલાને ભ્રમ નાખી દેવા છે પણ એમની સત્તા નથી પણ આ વ્યવહાર સત્તા આપી છે સમાજે એ પ્રમાણે છે એ પ્રમાણે વાત કરી શકે છે આવું છે બોલો હા એટલે આપણે કંઈ એમનો અભિનય કરવાના છીએ ના એમની જગ્યાએ જે છે જેમની જગ્યાએ તે છે બરાબર છે અને વ્યવહારમાં પૂજ્ય છે તો આપણે જે હાજી સાહેબ કરવું પડે હમ કરવું જ પડે પણ દાદાએ કહ્યું કે વ્યવહાર થી વ્યવહાર નમન કરવું ત્યાં નિશ્ચય નમન ના કરશો નહીં તો માર ખાઈ જશો શું કહ્યું આચાર્ય સાહેબ આયા હોય તે આપણે કહીએ પાય લાગણું કરીએ બધું જ કરીએ પરંતુ જ્યાં નિશ્ચય પ્રાપ્ત છે ત્યાં નિશ્ચય સાથે વ્યવહાર નમન કરવો એ આપણા મહાત્માઓને કહ્યું સમજાય ને એટલે એનો અર્થ એવો નહીં કે શીર એમનું ઝુકાય નહીં એ તો ઝૂકેલું જ શિર હોય એમનું કાંઈ એમનું જે ઝૂકાયેલા શીરને ક્યાં ઝૂકાવવાની વાત હોય એટલે લઘુભાવ કયો એટલા માટે આ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાનું ખાતું એ લઘુભાવથી શમન થતું જતું જાય અને સિલાતું જતું જાય શું સિલાઈ જાય ધીમે ધીમે સિલાય જેટલો જેટલો સંભાવ નિકાલ થાય એટલું વ્યવહારનું ખાતું ખુલ્યું એ બધું સરબર થાય બહારથી તો કોઈની પાસે એવી સત્તા નહીં કરી શકે કારણ કે બધા એકના એક સ્વભાવના આપણે આપણે બધા જ પાંચમા હારાના પાંચમા હારા પણ કહીએ હા તમે આમાં તો ત્યાં આવ્યા હતા અત્યારે આવવા કહી દે બહુ બહુ જ વસ્તુ છે આ બધી કળા એટલી બધી શીખી ગયેલા આપણે હજુ છોડે નહીં બધા અમે તો દાદાને જોઈ જઈને આ બધું આ બધો વ્યવહાર સમજાવ પડ્યો બાકી તો આ શરીરે કરું પછી વ્યવહાર સમજણ જ ના પડે આવડે જ નહીં દાદા મૂકતા તમારો વ્યવહાર નહીં હું તમારું બધું વ્યવહાર સંભાળી શકે બહુ સારું લો પછી કામ કરાવતા બેસો કરો લો આ તમને કહું આ ટેન્ડર કરો આમ કરો તેમ કરો બધું કરે તો એમને કોણ જાણે ખાનગીમાં મને જોઈ ગયેલા કે આનું ગમે તેમ કહો પડે બેં એને આપ્યું બરાબર ચિત્ર પણ ફર્સ્ટ ક્લાસ થાય અને ચિત્ર પ્રમાણે જ બધું બન્યા કરે છે કે લખવાનું ગમે તું આ જ મને જ મોકલે એ જ બધું બન્યું હોય પાછું જે નકશો ચિત્રો એ જ પ્રમાણે પહેલી જાત્રા નાઇન્ટી ટુમાં અમે સાઉથ ઇન્ડિયામાં અમારી નોસિલ કંપનીની જેટી બનાવી પનવેલ ક્રિક ઉપર બેલાપુર ગામે ત્યારે તે વખત ગા ગાડી લીધી હતી દાદા કહે છે કે ગાડી લો આપણે રોજ સાંતાક્રુઝથી છેક પેલું થાણા ગોર મુંબરા ફરીને જવું પડશે ત્યાં લાંબુ લાંબુ લઈ લો તો મહેન્દ્રનું કંઈક મહેન્દ્રભાઈ ખોલી લાય તો બે એમ્બેસેડર ખોલી લાયા પણ આખી એવી ફર્સ્ટ ગાડી પણ નવા જેવી બનાવી દીધેલી આઈ તે દાદા કહે છે હા ગાડી તો બહુ હારી લ્યો બબલી જેવી લાવ્યો છું તું ચાલશે આપણે કામમાં પછી એ કામ પૂરું કનુભાઈ થયું દાદા આપણે એક બે વખત તો સાથે ગયા છે સાઉથ પણ આ વખત આપણે આ ગાડી લઈને જઈએ જાણો આપણી તો સાઉથમાં નીકળ્યા એક બીજા તૈયાર થયા ત્રીજા થયા ચાર ગાડી અને ચોથી ગાડી તો પછી આપણે કરવા પડી તે દાદા નટુ કાકા હતા સાંતાકુજ બિલ્ડીંગમાં આવેલા અને એમના કાકીને બેઉ જણા તો કે તમે જ આવશો અમેરી દાદા કહે છે આ પછી કઈથી પસંદ પછી મારી આવું શું કરું છું બોલાવો મહેન્દ્ર કે છે નાના ભાઈને બોલાયા મહેન્દ્ર મહેન્દ્ર શું કરીશું હવે આ તો ક્યાં કહે છે ગાડી કઈથી લાવી બેહાડમાં ક્યાં એમને અને પાછા ચંદ્રકાંતભાઈ બે ફોઈઓ હતી તે કુદરતી યોગાને યોગતા રહી હતી આ સાયન્ટિફિક આ વ્યવસ્થિત જોજો તમે બે બંને ફોઈયો બે ફોઈયો આપણે ભાવિત ચંદ્રકાંત વાત કરું છું એટલે બીજું કોણ હતું બે ફોયે સહિતાબાઈ બે ત્રણ અને આ કાકા નરુ કાકા પાંચ જણ હવે એવી ગાડી કિલાવી હા અને આટલે બધું ફરવાનું છે કુટા કામાન બધું ફરી નાખવાનું તો કનુબેન કઉ નકશો દોર્યો બધું થઈ ગયું આમ ફરી આમથી પાછા તે કામ કરાડી બજારમાં અને મોટી ગાડી ખોરી દે તું મહેન્દ્ર સારું દાદા જાઉં છું એમને તો દાદાનો અવાજ કે મહેન્દ્ર રાત પડી ગઈ છે કાલ હવાર જજે તો સારું દાદા કાલ હવાર જઈશ પણ એ રાત બોલે ક્યાં કા હા દાદા રાત પડી ગઈ છે પણ પાછા ગાડી ખોરવા જાય પાછા એ અંધારામાં એટલે કહું છું કે પછી આ રાત દાદા રાત કે રાત પડી ગઈ પેલા ધનસુડપી પણ એવા હા એટલે એમને સીધો મુખ થઈ ગયું કું દાદા એ અને રાત મહેન્દ્ર હવા પડી ગયું જલ્દી ચાલશે ને અજવાળું થયું હા દાદા અજવાળું થઈ ગયું કે મને હું જ ના પડે કશી દાદા કે ખબર સારું व्यवस्थित है दुगा। चलाने को तो ने। ने एक ड्राइवर फोरी काम आप गाड़ी चलावजा निर्ड मोटी गाड़ी निया पी ए ગાજરની બીપુડી ચાર ગાડીઓ ગઈ હતી અને અમારા એક મહાત્મા છે મારા છ ગામના ધર્મ ના એ છે અમે આવી અને એની ધર્મપતિ છે ને નવું મહેમાન આવ્યું હતું કેટલું अभी महीना શેક જઈ ઉટા કમન ચડી દોડા બેટા અત્યારે હિલ છે આઠ હજાર ફૂટ ની ત્યાં ગઈ પેલી બેબી ચડી ગઈ એવી જ જાત્રા પછી સેવન્ટી થ્રી માં થઈ મે દાદા આ જૈનો નો તીર્થ છે આમ તો સાંભળ્યું છે નવું પર મારે ભાવ થાય છે આપણે સાથે જઈએ ગોઠવો તારે બસ ગોઠવી અમે તમારો દાલમલ જઈને તમારો જમીનનો મેનેજર હમ સાદડીનો દાલમલ જઈને ફેમિલી એને કે એને ખબર બધી એટલે કાં કરી દીધું એમાં આવું જાગ થયું એ ચાલી દાડા ને થઈને ત્રીસ દાડાથી જઈને બધે ફરી લાયા ગાડીઓ શહેરમાં જાવ પહોંચે ને બધી ખોઈ જાય પણ પછી વખત થાય તો બધી પાછી આવી પૈકી એક થી બે ગાડી દે આપડે અહીંયા મળીશું બહુ મોટા અનુભવ થયેલા એવું છે તો આપણે ભગવાન જમાડવાના છે ભગવાને ભોજન તો માંગે ને ભાઈ આમ તો કઈ એક ભાવ ના ભોજન એમના પણ ભગવાન જે મંદિરમાં રહેતા મંદિર ભોજન ચાલો નમો વિતરા ગાય ભૂલી જાવ નમો વિતરા ગાય નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમોઆરિયામ નમ લોય સવસાવણમો પંચનમુક્કારો સવપાવપણા મંગલાંચેસી પડમ હવે મંગલ ઓ નમો ભગવતી વાસુદેવાય નમ શિવાય જય સચિદાનંદ જય સતચિત હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા આપ જે વિતરાગતાથી બધામાં બિરાજમાન છો તે જ વિતરાગતાથી આપ મારામાં પણ આપના પ્રગટ સ્વરૂપે બિરાજેલા છો તેજ ત્મા ભગવાન હું આજ્ઞાધારી आपने अद करूसारा जागृति चुकाई जता आज्ञाधर्म जीवन में क्षति आ फाइल थी फाइल बी भूलो आप खुली करे हृदय खूब पस्तावो करे आप क्षमा मगे प्रभु मैंने आज्ञाधारी क्षमा कर क्षमा करो क्षमा करो क्षमा करो फरी आज्ञाधारी फाइल એવી ભૂલો ના કરે આપણી સમક્ષતામાં એવી ભૂલો ના કરે એવી એને શક્તિ આપજો એ પ્રકટુદાત્મા સ્વરૂપ પ્રભુ આ આજ્ઞાધારી ફાઇલ ઉપર એવી કૃપા કરો કે એ એની વ્યવહાર દ્રષ્ટિની ત્મદિ સાથેના જીવનથી જે જે કંઈ વ્યવહાર દ્રષ્ટિમાં ભેદભાવો રહ્યા છે એ બધા ભેદભાવો એને મટી જાય અને બધામાં વ્યવહારથી એ એ બધો બહારનો વ્યવહાર એનો જ વ્યવહાર સમજે એવી રીતે આપની સાથે આ ફાઇલ વ્યવહારથી રહીને અભેદ સ્વરૂપ થઈ જાય વ્યવહારમાં તેમજ નિશ્ચયમાં હે પ્રગટ શુદ્ધાત્મા પ્રભુ હે દાદા ભગવાન આપ આપ મારા પર એવી કૃપા કરો કે હું આપનામાં અભેદ સ્વરૂપે વ્યવહારથી એવમ નિશ્ચયથી જય સચિદાન આપો બધા પ્રસાદ એટલે મારવાનું નહી હા ચાલો હે Okay. तैयारी कर तैयारी कर बताओ